ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવા હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો ઓદા ભગવાન ના હસી મજ જયકાર હો દા ભ ભગવાન ના જયકાર હો હો દાદા ભગવાન ના અસી જયકાર હો દાદા ભગવાન ના હસી મજ હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જયકાર દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના હસીમ જયકાર દાદા ભગવાન ના જય જયકાર હો ભગવાન સિંહ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર હો હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો હોદા ભગવાન ના સિંહ જય જયકાર ભગવા ના જય જયકાર હો હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર ભગવાય જય હો ભગવાન ના જય જયકાર હો દા ભગવા ના સિિમ જય જયકાર હો હોય જયકાર હો દાદા ભગવાન ના સિિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો दा भगवान ना असीम जय जय हो। लिंक दो लिंक चलती है लिंक चलती चलवा दो हा थोड़ पद गवड़ाए तो सामायिक ना चित्र ग्राफ है એના પરથી થોડી લાઈનો તમે બોલો ને બધું એ થોડી લાઈનો પૂછી હતી એ થોડી વાત કરી અને પછી આખો એક મહાત્માનો અનુભવ જે મને કીધો હતો એ કીધો કે એક મહાત્માએ એવું કહ્યું કે દાદાજીએ મને એવું કહ્યું હતું કે દસ મિનિટ આંખ બંધ કરીને રોજ બેસવું એમ કરીને તો કે છે માદાજીને પૂછું દાદાજી મારે કરવાનો શું તો એ કાંઈ નહીં ખાલી આંખ બંધ કરીને બેસજો રોજ કે છે એમ કીધું તો કે ત્રણ ચાર મિનિટ થાય ને મારી આંખ ખુલી જાય દસ મિનિટ પહેલાં જ એટલે મને સમજાયું કે દાદાજી મને કેમ આમ કીધું કે આ પ્રકૃતિમાં એટલી બધી ચંચળતા છે કે દસ મિનિટ આંખ બંધ પણ નથી રહી શકતી એમ ધીમે ધીમે પ્રેક્ટિસ પડી તો એકદમ ના આવે એટલે પછી એ પ્રયોગ કરતાં કરતાં કરતાં એમને જેમ જેમ સમય ગયો એમ એમ આખું પોતાનું અંતસ્કરણ જોતાં કરતાં ધીમે ધીમે શીખાયું આખું એટલે વાત એ કરીએ છીએ કે આપણે આ બધું આવીએ છે જઈએ છીએ સત્સંગમાં બધું કરીએ છે પણ જે પ્રયોગ જે પ્રમાણે આપણને બતાવ્યો છે એ પ્રયોગ એક્ઝર્ટ ના કરીએ તો આપણે પરિણામ નથી મળતું આખું ને પ્રેક્ટિસ જોઈએ બહુ એટલે એમ ધીમે ધીમે આવશે દસ મિનિટ એકદમ ના આવે સમજાયું ને એ ટુકડે ટુકડે થતાં આવી જાય પછી આમાં આંખો બંધ કરીને એટલે કે ગોઠવીને શું હોય કોણ બંધ કરે આપણે કોણ છીએ બધું જુદું કરીને હલો હલો કોનો પ્રશ્ન હતો એ કોણ છે ના એ તો પ્રશ્ન હતો એક આપણે હિનાબે ને હિનાબેનો એમને મને એમનો અનુભવ કીધો હતો એ વાત કરી આખી આપણે દસ મિનિટ પણ બેસતા નથી એમ કરીને ના પણ શરૂઆત કરો તો થાય આપણે નક્કી કરવાનું ને પછી આગળ વધવાનું દાદા શક્તિ આપજો બસ એટલે થાય તો એ તો પેલા મિનિટ બે એમ કરતા કરતા વધતું જાય ધીમે ધીમે શું એમ શરૂ કર્યા વગર કશું ના થાય શરૂ કરવું જોઈએ શરૂ કરવાની કિંમત છે હમ આ કાળમાં તો બધો ભીડવાળો કાર હોય તો જલ્દી બેસાય નહીં પાછું ભીડ બૂમા બૂમ કરે અંદર અને આપણે બેસવું હોય કેમનું બે ભેગું થાય એટલે એમ કરતાં કરતાં ભીડ એની રહેતો પણ અંદર આપણને સારી રીતે રહી શકીએ એમાં બહુ સારી રીતે હવે ગીતાબેન ભાદ્રણથી આવીશ બેન હમ રહું છું ચાર પાંચ વર્ષ પહેલા જ્ઞાન લીધું બરોબર બે હાજર દસ માં અકસ્માતમાં પછી બે હાજર અગિયાર માં મારો પચીસ વર્ષ નો મોટો દીકરો ગુજરી ગયો પતિ દેવ પણ એમાં બંને હતા ના દોઢ વર્ષ પછી બીજા એક એક વર્ષ ની કરે પછી નાનો દીકરો ભારત ને એવું કરવું પડ્યું છે ધીમે ધીમે પછી ધરણ એકલી છું જોયું પેલું તમારું પછી સારું તમારે છે બધી વસ્તી તો એકલ વાયુ નહીં લાગે તમને જરાય નહીં લાગે સમજ્યું ને તમે એકલા છો હા હું એકલી જ છું તમારી જોડે કોઈ નથી ના તમે નથી તમારી જોડે કોઈ જ નહી જ છું એકલા તમારી જોડે નથી ના છોકરા જન્મે છે ને પછી વધતા જાય શું ખબર ખ્યાલ આવ્યો એટલે એકલા કોઈ દિવસ જ્ઞાન દીધું છે એકલા હોય એટલે તમે તમારી જોડે છો સમજાયું ને એવું આપડે અરીસામાં જોઈ પ્રેક્ટિસ પાડતા નઈ ગીતા દેખાય છે શુદ્ધાત્મા અરીસા ની જગ્યા એ રદ ગીતા દેખાય છે એવું પ્રેક્ટિસ પાડવી પડે પાડશો થોડી થોડીશ રોજ પાડજો થોડી વખત પાંચ પચી બે ત્રણ વખત કરી નાખવાનું પછી જોજો એકલ વાયુ જરાય નહીં તો શું કેમણ નહી કે સામાયિક સામાયિક નું પદ હતું ને સમજાય તો બઉ ગંભીર વસ્તુ છે એ સમય શબ્દ પરથી આવ્યું છે સમય સમય એટલે જેને આપણે કાળ કહીએ છીએ કાળ એ કાળનો ઝીણામાં ઝીણો ભાગ છે જેમ આપણે આ વ્યવહારમાં સેકન્ડ મિનિટ આવા બધા ભાગ પાડ્યા છે ને અને પછી ચોવીસ કલાકના ઘડી પર એવું નથી પાડ્યું પ્ર પ્રહર કહે છે આ બધું કહેવાય છે એવા કાળના એ ઝીણું ઝીણું કરે તો માણસની ગણતરીમાં જે છે એના કરતાં એનાથી આગળ જવાનું ઝીણું બહુ તો વિજ્ઞાન જેટલું ઝીણું ગયું છે એ પણ ઝેણાથી એને જવાય એટલું ગયું પણ એની આગળ ઘણું છે પાછું એ ઝીણોમ ઝીણો એનો એ પછી એનું ઝીણાપણું ના થાય છેલ્લામાં છેલ્લું કહેવાય એને સમય કહેવાય જેવી રીતે આપણે ત્યાં પળ કહીએ છીએ ક્ષણ કહીએ છીએ એવું પેલો ઝીણા ઝીણો વખતે સમય કહેવાય અને એ સમય કેવળ જ્ઞાનમાં જ દેખાય અને આપણે અક્રમ વિજ્ઞાનમાં અને આપણે હું શુદ્ધાત્મા છું ના મન વચન કયાથી ભિન્ન એવો શુદ્ધાત્મા છું અને નામને નામની માયા મને સ્પર્શી શકતી નથી એવો મારો ગુણ છે સ્વભાવ છે ગુણથી સમજાયું અને મન વચન કાયા પાછા મન શું કે વર્ચન શું વાણી એના મને એ કરે કાયા પણ એ બધું એનું એનું કામ કરે ચાલ્યા કરે પછી ભાવ કર્મ દ્રવ્ય કર્મ કર્મ એટલે કર્મની બધી જાતિ આવી ગઈ કશી બાકી ના રહી બાકી કર્મની જાતિ બહુ મોટી છે તો પહોંચી જ ના વરે બહુ માથા લાખો કરોડો અવતારે એને પહોંચી વરવા માટે બહુ માથાકૂટો કરે સાધુ સન્યાસીઓ મુનિઓ યોગીઓ તપસ્વીઓ ઘણી ઘણી માથાકૂટ કરે છે ત્રણમાં બધું આવી ગયું સમજાયું એટલે આપણે ભિન્ન થયા એટલે ભેદ પડી ગયો આપણે એટલે કે દ્રષ્ટિમાં હું ગીતા છું એ દ્રષ્ટિ કેવી હતી એ, એક બોલ ને અરીસો દેખાડનાર થયો કે નહી દેખાડનાર છે તો દેખાવ ને અરીસો દેખનાર જો હોય એનો સ્વભાવ તો પેલું દેખાડનાર એમ જ સમજે અરીસો દેખનાર પૂછું એટલે તમે દેખાયા છો અંદર પેલો દેખનારું છે અરીસો એક દેખાવ તમે નાખો એવું છે સમજયું એટલે આ મન વચનકાર નામ નામની માયા ભાવકર્મ દ્રવ પૂરતા છે ને બધા હાથે પટલાનું ભેગું શરીર એ આપણે શુદ્ધાત્માના પ્રકાશમાં જળક્યા કરે તમારી અંદર વસ્તી ખરી બોલો તમારી અંદર વસ્તી છે કઈ કોઈ નથી અંદર ભગવાન શુદ્ધાત્મા ના એ નહી ગીતાબેન ની વાત કરું છું વસ્તી ખરી કે નહી આ વિચારો આવે વસ્તી ના કેવાય બધું ક્રિયા બધું થાય છે વસ્તી તમારા શેરીમાં કશી વસ્તી નથી આખી દુનિયાની ભેગી કરે તો એને તોડી ના આવે એક જ માણસ એક જ એક એક જન્મ આટલી બધી વસ્તી છે અને આ કળિયુગ પાછો કળિયુગ અને પ્રેમથી બહુ સારી રીતે અરે લઈ રાખો ને આ ખૂટ્યું ક્યાંય હશે પાછું કંઈ દુકાર બુકાર પડે શું કરીશું તો ભરભર જ કર્યું બધું નર્યું ભરભર કર્યું પાર વગરનું હમ હવે શરીર તો કેટલું સંગ્રે પણ આ કળિયુગનું શરીર કેવા છે સારા છે કે હજુ સંગર્યું છે આટલું બધું બહુ સંગર્યું છે બહુ હવે બહુ સંગ્રે છે સોનરબેન ક્યાં બેસી ગઈ આખા દડામાંથી કરી નાખજો પછી જુઓ સત્સંગમાં જશો પાંચ આગામાં એ તો બરોબર છે પાંચ આજ્ઞા એ યાદ છે છૂટા પણ ઉજે એમાં એજ આવ્યું છે આખું બધું સમજાયું કે નઈ એટલે તમે કહો છો કરવાનો ગીતા નો શુદ્ધ આત્મા આવું કર્યા કરવાનું અંદર થી પ્રેક્ટિસ પાડવાની હા પણ બહાર નીકળી પછી બોલવાનું નહીં તો ગાણા કેસે આપડે ક્યાં સુ બળબડ કરે એવું નહીં કરવાનું અંદર હવે આપણું બરોબર થઈ ગયું મહેશ આનંદજી સત્સંગ લઈએ થોડો ડૉક્ટર સાહેબ શૈલેષ આનંદ સાહેબજી હા નિશિતાનંદજી તો સુરેશભાઈ આવ્યા છે કમલેશ મહેતાજી કમલેશ મહેતા તમે કમલેશ આનંદજી મહેતા નહીં લખો ચાલશે કમલેશ આનંદજી સ્વામી લખો ને સ્વામી કમલેશ આનંદજી એવું કરો આવે મહેતા સરને તમારો મમ્મી ના નહી પાડે ના પાડો છો તમે પણ સ્વામી લખાય ને પેલા સાહસ્વામી એવું કહેવાનું સ્વામિનારાયણ માં પેલા ડોક્ટર સ્વામી નથી કે ડોક્ટરો બહુ છે સ્વામિનારાયણ માં પીએચડી ઘણા છે સીએ ને પીએચડી બધા એવા સ્વામી છે પછી બીજું કિરીટ મહેતા આઈ ગયા સાહેબ તમે એકલા છો કંપની છે તમારી જોડે ભૂલાય તમારું તમારી કંપની નથી તમારી જોડે એ બોલો શું કે છે કન્વે કરો ને કોઈ કન્વે કરો અરે જરૂર નથી એની કોઈ બોલે કન્વે કરી દો પતી ગયો એ ઘડી ઘડી ક્યાંય શું કહ્યું બોલો મેં જ પૂછું છું મેં તમે સમજા એ નથી કહ્યું મેં કંપની હું એ આપણે સમજવાનું છે એવું અમારા મહેશ આનંદજીએ કહ્યું ખરું કે નહીં કંપની હું એ આપણે સમજવાનું શું કહ્યું બોલો ને કંપની શું કિરીટભાઈ તમને કંપની કિરીટભાઈ કંપની કોઈ આપી શકશે કોને ચાલો ના હાચું કોને ખરેખર પણ એમને કેવાય નઈ હા એટલે આપડે અંદર સમજીએ ને એને ક્યાં બાર બાર કોઈ ગાણા કે આપણને કા કઈ જાતનું બોલે છે પોતે કિરીટ ભાઈટ કંપની બોલે છે પોતે પોતાના બોલાય એવું કહેવાય લોકો સમજે પણ અહીંયા બોલાય મહાત્મા બધા અને બાર વાળા ઊંધા ચાલે તો નથી ચાલતા મને એવું થાય છે બાર છતાં ચાલે તો આ મારો સારો ભયબંદ છે કે એવું થાય સાહેબ ડોક્ટર સ્વામી અમે અક્રમ ડોક્ટર સ્વામી એટલે તમે વાત સમજી ગયા ને આ જ વાત સમજવાની છે અમારે આ તેપન વર્ષ થયા ચોપન નું ચાલશે તેમાં પહેલે દાડેથી કનુભાઈને કંપની તરીકે પહેલે દાદાએ ઓરખાણ પાડી દીધું એ નિરાતે રાતે હવા નવા પર કંપની ખુશ થઈ કનુભાઈ તે જે સરસ કંપની આપે એ ખુશ થયા તો કોના કારણથી આપે આપ્યું ભાન સદા પ્રણામ બીજા દિવસ જઈને પડી જવું પડ્યું હા છૂટકો જ નતો હ હવે છટક લાખ કરોડો છટકવા જાય તો કેટલી જડે એવી બોલો નહી જડે અને હવે સમજી ગયા કે આ ચરણ સિવાય હવે છૂટકો નથી રહ્યો બાસમતી ગયો છૂટકો પણ તે વખતે શરૂઆત હતી ને તે એટલું બધું જ હવાર આ નીચે આઈએ તો એવા મંદર બાંટાળે નહી પછી ઘર જેવું ઘર છે મારે ખ્યાલ રાખવો પડે પછી આવ્યો પણ શીખવાડ્યું ત્યાર પછી રખ્યો નહીં તો તું આવડતું જ નહોતું શું છો તમે દાદાએ મને શીખવાડ્યું તારેમ જ પડી ને મને જો આ કે છે એવું છે કંપની શબ્દ બહુ સમજવા જેવો છે એને સંઘ કે છે સંઘ અને આપણે તો સતના સંઘી થયા કેવા બોલો સત એ શુદ્ધાત્મા અને શુદ્ધાત્મા શુદ્ધાત્માના સંગી સમજાયું ને એને પછી બધું જ પર ગમે તેવું હોય પણ તોય એક કંપની સ્વરૂપ થઈ જાય એને સુખ જ આપે હંમેશા એને આનંદ જ આપે ગમતું હોય કે ના ગમતું આનંદ આપે વગર જાય કે શું વાત કરો ગીતાબેન ના પાડે છે જોડકા જોડકા તો બે હરકા હોય ને તો એકને વિચારા બીજા ને નહીં થાય એવું કરે એવો એવા દાખલા બન્યા છે પણ આ બે જોડકા એવા નથી નહીં સાહેબ હમ બે હાથે છે જોડે જોડે છે જોડકું તરીકે તોય જુદા બે એ કેવી જાતનું એ કેવી રીતનું બેનો જન્મ તો એક જ જગાથી થયો એક જ જગાથી જન્મ થયો છે તો પછી આ બે જુદા કેમ પડ્યા પણ જન્મ થયો પછી પણ પોતાએ પોતાનું જુદા પડું કર્યા તો છૂટા પડી ગયા એટલે મોડું જુદું પેટ એક જ હોય પણ કરીએ શું આવે ગમવું ના ગમવું બે જણા ગમવું ગમવાનું ખમે ખાય ને તો પેલા ના ગમતાનું મોડું ચડી જાય મોડા જુદા છે ને બેના આ તકલીફ મોટી થઈ ગઈ લે આવું થાય લે દરેકના જે શરીરમાં થયા તો સોનાલ ના પડે એટલે હે આ જોડકા સમજાવ્યું તમને એટલે આપણા મહેર ભગવાનના સમયમાં એને ભારૂંડ પક્ષી કરીને કહેવાતું હતું શું કહેતું એનું એક ઉપમા આપી છે પણ હશે એકાળમક બની કશું કહેવાય નહીં કશું જ કહેવાય નહીં પેપરમાં વાંચીએ છીએ બધું જાત જાતનું હોય છે હમ જાત જાતનું આવે જ છે નથી આવતું કિરીટભાઈ હા એ કુદરત હૈ કુદરત હૈ કર્મ કા ખેલ હૈ કર્મ કર્મનો ખેલ અને એની કર્મની બાજી કોણ સમજી શકશે અને કુદરત સંચાલન કેવી રીતે કરે છે કોને સમજાય માણસો ભારતના આટલા બધા હમ એવો દોરી સંચાર કરે છે તો કોઈ એકબીજામાં ભરવા નથી દેતું બોલો આટલા બધામાં હે તારે શક્તિમાંથી કુદરત દોરી સંચાર કરી રહી છે કારણ કે શક્તિ પોતે દોરી સંચાર શક્તિ શક્તિ જ છે પણ એ બધી એ કુદરત મારફતે કામ કરે છે એ કેવું કરી રહ્યું છે જોયું કોઈને જરાય છે પણ જુદા શરીરો છે તોય અથડી પડીએ છીએ આપણે એવું કેમ થાય છે સોનભાઈ એવું કહે છે તમને સમજાય સમજાવા છૂટી છૂટી જન્ સમજાયું કે નહી કરીને સંઘ કે સંઘ સંઘ અને આપણે સંઘને આધીન નથી આપણે સત કાયમ ના આપણે આપણા સ્વરૂપ જ એટલે આપણે આપણે જ સંઘ સ્વરૂપે છીએ પોતે સત પોતે સંઘ અને પોતે પોતાની રીતે કાયમનું રહ્યા કરે હમ એટલે એનો સ્વભાવ જેવો છે પેલું બહારનો સંઘ છે એ તો કેટલા બધા સંયોગો ભેરા થાય ત્યારે એ હોય ને તો હોય જ ક્યાંથી એટલે દાદા ભગવાને કહ્યું કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ છે ને એ વ્યવસ્થિત શક્તિ માધ્યમથી આ સંજોગો બધા કુદરત ભેળા કરે છે અને વિખરાય છે તે કુદરતને વિખરવું નથી પડતું પણ એમાં અંદર આવી જ જાય છે પોતે બધું જોડે ને જોડે ભેગા થતી વખતે જ ભેગા થતી વખતે જ આવી જાય છે સમજાયું ને એટલે કંપની સંઘ સતનો સંઘ હોય અને બહાર આ કરયુગમાં કુસંગના વાતાવરણો હોય એમાં મીઠાશ લાગે એટલે ગમે કડવાસ હોય તો મોડું બગાડે સમજયું ને એવામાં પણ એ જોડે ને જોડે છે દૂધ ને પાણીની માફક શું કહ્યું દૂધ ને પાણી કેટલા છેટા છે કિરભાઈ સાથે પણ જુદા સાથે છે અને દૂધ પાણીને મદદ કરે છે કે પાણી દૂધને મદદ કરે છે કહો મને કોણ કોને મદદ કરે છે પાણી ના હોય તો દૂધ એકલું બિચારું શું કરે કિરીટભાઈ એ તો આજે બધી સારી બધા બહુ મજાના છે એ તો પાણી ઉડાડી મુક છે તેને ઉડાડી મૂકેલો છોકરાઓને બધાને આપવા માટે બેબી ફૂડ પાવડર લેવા ડૉક્ટર સાહેબ કે પે બેબી ફૂડ આપજો છોકરાઓ ના નહીં તો બરોબર નહીં થાય બહુ પાર વગાડું અત્યારે તારે એ પાણી છે તો એ દૂધ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ દૂધ તરીકે અને એમાં પાછું અંદર સત્વ છે બધું તે ફર્સ્ટ ક્લાસ મલય સ્વરૂપે આવે છે એટલે મલય સ્વરૂપે આવીને ભેગું થાય થાય કરે એટલે ઘરના બધા સમજી ગયેલા કે આપણે ઘરમાં જ છે આ બધું છે આપણે ક્યાં ગાય વસાવવાની કે ભેંસ વસાવવાની જરૂર છે બધું એટલે બધું ભેગું કરી પાછું તાવે અને દૂધમાંથી પછી સમજ્યા કે દૂધનું દૂધ બરાબર છે પણ દૂધનું દહીં કરીએ તો દહીં સમજી ગયા લો કેવી બધી શોધ થઈ ગઈ કેવી શોધ થઈ ગઈ તું આવ્યો છું લઈએ હા પછી ઇંગ્લિશ વાત કરીએ આપણે ગુજરાતી પાકું કઈ થઈ ગયું છે તારું બસ તાર પછી એટલે આ ભીડ હાજરીમાં આપણને એકાંત સતસંગ સદાયનો સમજાયું ને એ ધીમે ધીમે પ્રેક્ટિસ પડતી જતી જાય આપણે જેમ અંદર આપણે ઝાંકીએ અને પછી સમજીએ કે આ શુદ્ધાત્મા છે છે તો આ કિરીટને બધી રીતે મારે ઓળખી લેવો પડશે આ ગીતાને કંઈ પડશે મારે હમ તો પછી નવરાશ મારે તો આખો દાડો કંટાળો આવે થોડું બહાર નીકળીએ કેમ છે બેન આમ છે તેમ કરવું જ પડે જવું પડે ને કંઈ ગરમા ગરમા કંટાળી જાય તો જોડે ભીતો જોડે શું વાત કરે સમજયું એમ આપણે આપણા મન વચન કયા જોડે વ્યવહાર બધો બહુ કરવાનો એવો વખત કાઢી લેવાનો જરાક વખત કાઢી લેવાનો નોળીઓને સાપની લડાઈમાં નોળીઓ એને ઝેર ચડે છે જેટલી સૂંઘી આવે છે કે નહીં અને ઝેર ઉતરી જાય છે સમજાયું તાર પાછું લડી લડવા તૈયાર થઈ જાય લડામાં બે ચાર વખત આવું કરી દેવી પ્રેક્ટિસ શું કે વ્યવહારથી અને નિશ્ચયથી પાંચ પંદર વખત બોલી નાખવાનું પછી બે ત્રણ ચાર જે ફાવે તે કેટલું ટાઈમ લાગે બે ચાર મિનિટ લાગે બ બે એ બહુ કામ કરશે તમને એટલે તમે કિરીટભાઈએ પૂછ્યું છે કે પ્રકૃતિ નિયમવાળી છે મન નિયમવાળું નથી આ વાક્ય સવિસ્તાર સમજાવશો આ ક્યાંથી આવ્યું સાચું હોય શકે એવું છે કે પ્રકૃતિ નિયમ બારી છે તો મન એ પ્રકૃતિ નું સંચાલક બળ છે એટલે એ પણ નિયમ હોય જ પરંતુ નિયમ બારું આપણે કોને કહીએ છીએ એ સમજવાની જરૂર છે સમજાયું નિયમ બારું કોને કહીએ છીએ કે આપણે આ શ્વાસ ચાલે છે શું શરીરની બધી ક્રિયાઓ ચાલે છે મનમાં વિચાર આવે છે આ વાણી છે આ બધી શરીરની ક્રિયાઓ છે ને તમે જોજો કે આપણને આપણી કોન્શિયસનેસ એટલે સચેતનતા એમાં જેટલું પ્રમાદ છે આરસ છે અજાગૃતિ છે હં ઇંગ્લિશમે ઇનઅલર્ટનેસ કહીએ એટલા ભાગમાં આપણને પછી બીજું બધું થયા કરે બાકી હકીકતમાં નિયમવાળી છે પણ એ નિયમ સમજાય તો આપણને મોટા મોટો નિયમ એ છે તો દાદા ભગવાને એને સમજવા કહ્યું કે જે નિયમથી આ મન જે સંચાલક બળ છે પ્રકૃતિનું એટલે શરીરનું મન એટલે પાંચેવ ભાવ ઇન્દ્રિયો અને દ્રવ્ય શરીરની ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો ચલાવનારું એ મન છે આખું મન એ મુક્ત પાંચ આ કર્મેન્દ્રિયો જ ગણાય એનાથી બધું આપણે હોય છે પણ એની પાછળ ભાવેન્દ્રિય છે પછી સૂક્ષ્મમાં જાય છે એ સૂક્ષ્મમાં જાય છે ખ્યાલ આવ્યો ને ત્યારે આનાથી પ્રેક્ટિસ પડતાં પડતાં છૂટા પડતાં આપણે અંદર જઈએ ત્યારે આ આંખો જુએ છે એની અંદર ભાવ ઇન્દ્રિય પણ છે તો ઉઘાડી આંખે બહુ સમજવું બહુ જ મુશ્કેલ પડશે બહુ આકરું છે સહેલું નથી એ એટલા માટે આંખો બંધ કરાવે શું કહ્યું આંખો બંધ કરાવ એટલે આપણે શુદ્ધાત્મા છીએ એટલે આંખોનો જોવાનો સ્વભાવ જે દ્રવ્ય ઇન્દ્રિયથી છે એમાં એ ભાવ ઇન્દ્રિય છે એ પણ આપણે અંદર ઝળક્યા કરે આ ઝીણી વાત કહીએ તમને ખ્યાલ આ ઝીણી વાત કહીએ છીએ એટલે સ્થુળમાંથી સૂક્ષ્મમાં પેસવા માટે નહીં શું કહ્યું એટલે આપણે જોવા જાણવાનો સ્વભાવ છે એ જોવા જવાના સ્વભાવથી આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ પડતી જવી જોઈએ આખી ખ્યાલ એકદમ પડે ને યાર એકદમ ના પડે એ તો ઇન્સ્ટન્ટમાં આમ બનતામાં ફ્લેશમાં થતું જાય પછી વધતું જાય ધીમે ધીમે થાય બહુ ટાઈમ લાગે છે ઘણો ખ્યાલ આવ્યો આવી રીતે અનુભવનું પ્રમાણે અંદરથી બિલ્ડ આપણે બધાને થાય છે અનુભવ તો દરેકને થાય ના થાય બને જ નહીં ખ્યાલ આવ્યો ને પરંતુ આપણે પ્રેક્ટિસ કરતાં કરતાં એ સંચય એટલો થવો જ ઘટે બિલ્ડઅપ થવો ઘટે એમાં પછી છિન્ન આવી જાય છે એટલે આપણે પ્રેક્ટિસમાં સતત રહ્યા કરવાનું છૂટા પડવાનું કિરીટભાઈ સમજ્યા સાયન્ટિસ્ટ એટલે વાત કરીએ છીએ એમને વધારે કિરીટભાઈ હવે મનનું તમે કહ્યું કે મન પણ પ્રકૃતિનો ભાગ હોય આ કઈ રીતે સાચું હોઈ શકે એ સાચું નથી એ જે હશે ને એ આગળ પાછળ કોન્ટેક્ટ હશે એનો એનો સંદર્ભ હશે આ વાક્યની જોડે એટલે એમાંથી આ લેવાયું છે છૂટું ખ્યાલ આવ્યો આપને તમે ફરતી જોઈ લેજો કોઈ પણ દાદાની વાણી ગમે લેશો તમે આપતા વાણીમાંથી અમારા કોઈ પણ અનુભવ પ્રમાણ સૂત્રો લો તમે કોઈ પણ લો ત્યાં સિદ્ધાંત ખંડિત નહીં થયો હોય તમે જોઈ લેજો શું કહ્યું અને એ ક્યારે કે એ કુદરતી રીતે કુદરત જેમ ચલાવે તે રીતે જ આ શરીરથી નીકળે પણ અંદર એમનો અનુભવ નીકળે શું કહ્યું અને શરીર ક્રિયાવાળું છે એટલે ક્રિયાવાળા કરીને અને વાણી આપણે ઉચ્ચારાય છે તે એકબીજાના સમજમાં લઈ શકીએ આપણને એટલા માટે એ વાણીની ઉચ્ચારાતી વાણીમાં એટલી કિંમત છે પણ ક્યારે કે બોલનાર એ ફાઇલ છે અને હું એને જોનાર જાણનાર સારી રીતે છું એટલે દાદા એને ટેપ રેકોર્ડ કહી છે શું કહ્યું હા એટલે હું જોરનાર જાણનાર છું તે મને ટેપ કેવીને કેમની શું થાય છે બધું ખબર પડે શબ્દે શબ્દે કહના માત્ર બધી રીતે બધું ખ્યાલ આવે પણ આ બધું ધીરે ધીરે ધીરે થાય છે કિરીટભાઈ તમે તો ભારતમાં આવ્યા છો અમેરિકા બહુ સરસ કર્યું તમે સુંદર કામ કર્યું આટલી બધી વ્યવસ્થા છે ને રાજા મહારાજા ના એવી છે તમને શું કહી છે અને કોઈને એમ ના થાય કે મેં બનાવ્યું આ કોઈ આમાં જગદીશભાઈ નહીં ના થાય જગદીશભાઈ તમે બનાવ્યું બધું હે બધા તો એવું કે જગદીશભાઈ બહુ સારું કર્યું કોઈ આનું આર્કિટેકચર કર્યું તો તમે કઈ ભણ્યા હતા દાદા નહીં કોલેજમાં આગ આખો હોલ જુઓ તમે જુઓ આ મને આવડે નહીં આવતો બધું આટલું એન્જિનિયરિંગ ભણ્યા એટલે દાદા એમને ફેલ કરેલા મૂકો બાજુ તમારે અનુભવ જોઈ શકે છે અમે કંઈ એમ કરો તાથી સમજી ગયા ક્યાં આ બધું આપણું કામ નહીં આ બધામાં બધી બાબતમાં શું એટલે બધું નિયમવારું છે કોઈ આખું જગત ક્યારેય પણ નિયમની બહાર રહ્યું નથી આખું વિશ્વ આ ક્યારે પણ નહીં એ ક્ષણ માટે પણ ના રહી શકે જો નિયમ રહે તો ખલાસુનું શું થઈ જાય વિશ્વ વિશ્વ જ ના રહી શકે કશું જ ના હોય આત્મા ના હોય કશું જ ના હોય તો પછી વાતે ક્યાં રહી એટલે નિયમ શબ્દ બહુ એટલે યોગ માર્ગમાં પેલો યમ આવે છે યમ એટલે પાંચ ઇન્દ્રિયોની સ્થુરતામાં જાય છે પછી નિયમ આવે છે એ પછી અંદર ઉતરે છે જરાક પ્રાણ આને તેને યમ નિયમ સંયમ આપ કિયો પુરી ત્યાગ અથાગ અનંત લિયો પુનિત્યાગ એટલે ત્યાગ કરેલો એક વખત ત્યાગ કરેલો કેટલી વખત ઉપરાછાબરી કરવો કરવો પડે છે એક વખત તાગ થયેલો ત્યાગ નથી થઈ શકતો પુનિ ત્યાગ એટલે પુનિ એટલે પુન પુનરાવર્તનથી જ કરે હથાગ એ થાક્યા વગર લે શરીરને એટલું થકી રાખતોય એનાથી લેયા જ કરે છે અનંત લીધો એટલા બધા સાધનો કર્યા પણ એક સાધનથી મને કળવ ના વરી તો એ જાતને પૂછું નહીં કે થોડુંક તો વિચાર થોડુંક તો પામતું આમાંથી બોધ લે કંઈક એ કૃપાળુદેવના થોડા વચનો છે એ તો કવિ હતા એટલે કવિત્વ ભાષામાં બહુ સુંદર નીકળ્યું છે અને જે યોગ્યો છે એ લોકોને બહુ ગમે છે આ કિરીટભાઈ પ્રશ્ન સારો છે તમારો પણ એ નિયમ વસ્તુ સમજવા જેવી છે અને નિયમ એક જ કાયદાથી સમજાય દાદા ભગવાને કહ્યું કે નો લો લો નો ડેસ લો વચમાં એ જ શબ્દ પણ નથી મૂક્યો દાદા ભગવાન હવે પીએચડી છે કે મેટ્રિક ફેલ છે ખબર નથી પડતી નો લો એ જ લો લખવું પડે લખ્યો એટલે બોલો ને ડૉક્ટર સાહેબ હે ધી વર્લ્ડ ઇઝ ધી પઝર સેલ્ફ એવું લખ્યું તેમજ સત્સંગમાં કેટલા વખતથી કયા કરીએ કે દાદા ભગવાન આવું બોલ્યા તે તો અત્યારના બુદ્ધિશારીઓને બધે એક જ કે અરે આ લોજિકમાં કંઈક ખોટું લાગે છે ધી વર્લ્ડ ઇઝ ધી પઝર બાઇટ સેલ્ફ એવું લખવું છે બાઈ ઉમેરવું એમને તો આખું બદલાઈ જાય હું થઈ જાય તો પછી સત્તા હાથમાં આવી ગઈ પછી તો કોઈના હાથમાં કશું દારે પો કશું જ શકે દી વર્લ્ડ ઇઝ ધી પઝ સેલ્ફ કહ્યું પઝલ પોતે પઝલ ઇટ સેલ્ફ એને બોલવું નથી પડતું હું પઝલ છું લે તેવું વર્ણને નથી બોલવું પડતું અને એમાં નો લો લો હં અને માણસોને આ વાત સમજવા માટે નિયમ નિયમબદ્ધ બધું છે એક ક્ષણવાર એક સમય પણ નિયમની બહાર નથી રહી શક્યું ક્યારેય નહોતું આજે નહીં ક્યારેય પણ નહીં હોય ત્યાર વિશ્વ વિશ્વ સ્વરૂપે કાયમનું છે ચાલતા જ કરે છે ચકેડાની માફક પ્રકાર બદલાયા કરે સમય બદલાયા કરે દેશ સ્થિતિ કાળ બધું જ બદલાતું જાય એટલે પ્રકાર નહોતી પ્રમાણે હોય તે એટલે કર્મો અને કર્મનું જગત જેવું છે એના આધારે છે એ અપેક્ષાથી આ બધી વાત સમજવાની આપ સમજા ને કર્મની અપેક્ષા એ કરીને તો જ આ જગત આ બધું છે નહીં તો નહીં એટલે કર્મ મુખ્ય છે તો આજે આજે પશ્ચિમ દુનિયામાં પણ બધે કર્મ તો કંઈક માનતા થયા છે કે નહીં બોલો ને તમારે બહુ અનુભવમાં લીધું એમને યા વાણી બધું એમાં ખપાવજો શું લાગે છે કે તમે તમારી ભાષામાં સમજો છો છેલ્લા શ્વાસ ચાલ્યા જ કરવાનું એમ ના ચાલે સમજા એટલે ઓવર ડ્રાફ્ટવાળા દાદાએ કહું છે આ શરીરમાં જ બધા ઓવરડ્રાફ્ટ ચૂકવાય તો પછી કંઈક એસેટ થોડું હોય તોનો લાભ મળે ખ્યાલ આવે ને એટલે આવું છે આપણું એટલે આખું વિજ્ઞાન જ એવું છે આખું સાયન્સ કે આપણે લાઈફને જે એવર લૂઝિંગ ગેમ છે એને એવર ગેઇનિંગ ગેમ કરી નાખવાની પણ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ સિવાય અને એના જ્ઞાન સિવાય આ શરીરથી જીવાતું લૂઝિંગ શરીર છે લૂઝિંગ ના હોય તો પછી મરવાનું ક્યાંથી આવે કિરીટભાઈ બોલો ને આ નાનાથી મોટા કેમ ના થઈએ આજે બધાને નાના પણ બધાને ગમે છે અરે આપણું બહાર પણ કેવું સરસ હતું કેવું મજા મોટા થાય ત્યાં જોવા નહીં ગઈ આ બધું કરે જાત જાતનું ખરું છે નહીં આ બધું ચિત્ર વિચિત્ર એટલે હવે આ તમે આમાં નાખી દો આ તમારા કમલેશભાઈ છે ડૉક્ટર સાહેબભાઈ હવે તૈયારી થઈ રહી છે બધી અને વડોદરામાં કેટલા પાંચ છ આપતા પુત્રો બધા આ મહેશભાઈ છે પ્રદીપાનંદજી બધા છે આપણી પાસે સમજી ગયું ભરતભાઈ બધા એટલે અરે કંઈ મળતા જ રહેજો એમને ફોન પર કહેવાનું સાહેબ કંઈ ફુર્સત છે તો કે ના કેમ એમ પૂછ્યું ના કે આપને અનુકૂળ હોય તો આવવું એમ હું એ અર્થમાં પૂછું છે એમ કહેવાનું તમારે કારણ કે શરીર છે ભાઈ તો પૂછવું તો પડે ને શરીર ક્યારે કયા સામે લાગેલું શું કરવાનું હે એટલે એ વાત છે આ બધું બહુ અનુભવમાંથી કનુભાઈને કરવું પડે બાર વગરના બધા જ નીકળી શકે એ નથી નીકળતા એવું નહીં ખ્યાલ આવ્યો ને પણ એને જ કર્યું બધું શરીર જ શીખવાડ્યું છે તમે તો જાણો છો ખરું કે નહીં એટલે બહુ સુંદર પ્રશ્ન છે તમારો પણ ખ્યાલ આવી ગયો ચાલો હવે કોણ છે પરાશર આપણો પરાશર આવ્યો આપણા વડીલ મહાત્મા દીપક દીપકભાઈ સાહેબ દીપકભાઈ મહેતા હણ કોણ ઘેરથી આવ્યું છે બે જણ સારું પૂજ પૂજ્ય દાદાજી ઇઝ કલયુગ પોસિબલ ઇન પ્રેઝન્સ ઓફ ગોડ પરાશર in the presence of god all yug all yugs huh? satyug treta yug dwapar yug and kali yug half cycle huh? satyug treta yug dwapar yug and kali yug again kali yug dwapar yug treta yug and satyug you understand huh? other half this is ascending half this is descending half ascendence and descendence is in relation to the happiness factor happiness factor you understand okay. so descending happiness factor goes on declining okay. and the extent to which happiness gets declined unhappiness takes place there cannot be vacuum at any given point of time anywhere in the world and universe no ઇટ ઇઝ ઓલવેઝ દેટ એન્ડ ધેર ફોર હિયર ધી ઇમ્પોર્ટન્સ ઓફ કર્મ એન્ડ કર્મ થિયરી ઇમ્પોર્ટન્સ ઇઝ ઇટ સર ઇન ધીસ રિસ્પેક્ટ કિટ બાઈ બરોબર છે ને તમે પછી પૂછવા જવું મને કહેજો આપણે આવતા રહેજો આપણે વાતો કરીશું બધી તમે તો સાયન્ટિસ્ટ છો એટલે મજા આવશે જરા તો યુ અન્ડરસ્ટેન્ડ so in the presence of god all the yugas are peripheral cyclical timing aspects in the relative world for the world to be relative as purely relative and it goes on changing like that but the original time there is not subject to change but it is instrumental in affecting the changes that is called original time but that is perceivable in the vision of absolutes only huh hmm? absolutes along with the body who are there on this earth in their vision it is so today in india because because it is kaliyuga there cannot be even narayan swarup understand uh -huh. shiv swarup as hindu understand narayan swarup shiv swarup and tirshankar as jaina jainas understand you see uh -huh. these are the basics amongst all the emancipated and higher human beings of highest order you follow ha uh -huh. and that classification comes ha huh? you want to understand further the classification comes absolutes are the topmost classification of the tip, tip pinnacle everest pinnacle you follow uh -huh. when either they are there in their presence or in their absence also then world gets divided for the humanity and human beings to live peacefully that that class comes but that is unilateral class all over all over the world at least. but it is taking birth only in this land it is called aryan kshetra arya kshetra hmm? where aryan way of life is prevalent do you follow huh? aryan way of life means inner sort of living way of life that means thinking about one's own self as body living and i am in search of who am i constantly be body and me the two and for that that is called aryan way of living but for that body has to be quite helping totally helping not fractionally then and then in the, that the efforts of knowing and searching the difference between i and body it goes on but as time passes and as karyu steps in time factor that means karma effected births are taking place there this body is not that helpful at all we want to take the maximum help out of body but we cannot because the constitution of the body in the trinity of mind speech and body activities is not in unison they are not united that is to say whatever has to be in mind immediately it translates into speech inside as well as spoken and from there it translates into body actions unity from there to all and here it is not so all three are in these different directions. Eh? Uh -huh. Mind is something, speech is something, and body is excellent, all the something. You follow? Uh -huh. So, that is called Kalyug, but it goes on, circle. So, it's a field of evolvement of the life in various forms, as well as the life in human form. but various forms means there are not too many forms of life but basically basically they are classified in four types four types happiest types are deities you understand and leader of them is the indradev you know that the huh? leader and lot's of departments being lots human armies are nothing before that this is though, you cannot nobody can imagine and compare also understand is also diffi very difficult there is called deities happiest aspect and they have got the scale of happiness from highest happiness to lowest you know, and it comes down till our middle earth mm -hmm. which is called mrityu lok where human beings and creatures and animation and vegetations are there Hmm? so the, so there the lowest rungs are just with us along with us but they are different from us they are there and middle person is with regarding this human beings and other than human beings they are classified in creatures human being though he is a creature yet we do not talk human beings as creature only dada bhagwan revealed this wonderful science Hmm? god is not the creator of this world at all and the world has never ever been without a creator siddh the other bhagavans perfect balanced hm aphorisms god is not creator of this world at all and the world has never ever been without a creator this aspect to understand creation and creator aspect about this world is related to human beings only not other three aspects that is no creatures no then look, fourth aspect is hellish where whatever negativities are earned in human living human living i say and that is extended into other forms of creatures etc all these things they go even everywhere in deity everywhere but what is some total that has go to there to suffer out but it comes in a perfect order created by that is called niyam created by that is called niyam Though it is universal in nature, but we being in, in the world, we talk in relation to the world and our existence in the world, in the nation, country, wherever, whatever. Kiribhai, do you understand? Only human beings are such, though they have to be living out as per neum, what is operative part of the world? of the through the medium of mother nature hmm and to an extent most of the people in the world in western world everywhere that very nature is considered to be the supreme state controlling state hmm yo vyavasthit power that means universal co cosmic power which is responsible and instrumental in the operational part of the universe as well as world is there but that power cosmic power does not go everywhere and operate so it is rather indifferent totally all the time you can call it in absolute absolute power hm absolute word you cannot use for that <laughs> in absolute, absolute so to uh, understand the value of a human being and living of human being aspect with respect to the perishables and non perishable you understand body aspects living aspects is subject to all perishables of the body and perishable aspects of living body do you understand but niyam is there uniform controlling everybody but niyam does not differentiate in any human being as well as in the world and anywhere never ever no differentiation niyam is niyam that is how it is called a supreme judge do you follow supreme gir gir bhai where there is never ever any of injustices that human beings in the human world find try to find or understand even nature also <laughs> you understood because our living present day living in kaliyuga is subject to intellect because intellectual power has developed to a pretty good extent pretty good extent and whatever that intellectual power wants to confirm as a confirmatory test to understand or oh, this is this and this is that they rationally think they rationally think they put logic at use everywhere para sir <laughs> it nothing is not wrong if it is on the right side it's good enough it can lead to a progress and development of a human being do you understand your know, human being will get uplifted uplifted in the sense in the sense of understanding you see everybody wants to feel happy in this unhappy world which is in the happiest aspects of external aspects of the world today inside nobody is happy that everybody knows para sir huh? but one cannot speak out to whom one can speak out everybody is not happy huh? <laughs> you are you are come to me but same problem is with me what can i do so when there is totally absolutely happy person there there we can go and open out <laughs> but is really difficult to find that is what this aptaputras are parasar your papa is નાના નાની બધા છે બીકોઝ આઈ એક્ઝિસ્ટ અંડર ધી અંબ્રેલા માસ્ટર માસ્ટર ઇઝ ધેર દેટ વન્ડરફુલ એબ્સોલ્યુટ અમ્બરેલા ઇઝ ધેર અંડર ધી શેલ્ટર ઓફ ધેટ અમ્બરેલા હોલ વર્લ્ડ કેન experience this happiness but everybody cannot for that one has to have right type of right type of earning body earning in everybody anybody that right type of body earning inside mind wise you see every way particularly mind wise it is the basic thing that that should be in the quest of true happiness real happiness is it must be constant in the quest everybody wants to conquer conquer conquer i want to alle <laughs> bhai hamara parasar ayo chot maaf kar jo tab ko kok daro aave hamare moy hain ha ha badane jitvu chhe na ha pan jite thi ekaj jodo is very difficult in horseless also so many horses take part and also there is gambling going on in between hey the one other jockey other best jockey will be polluted <laughs> hey you see below other one you see that some obstructions put in his path he should not win mine mine wins should be <laughs> and only one horse and, and when it when the horse wins oh position is very bad kirit <laughs> bhai so dada bhagwan's invention in this aspect of, in our human life in kali yuga right from childhood as he grew up and during all the time he experimented on himself in his life right from childhood i say right from the age of 12 13 even below that also but 12 13 more particularly you understand the book glimpses of dada bhagwan is there in english you can go through hmm? so it resulted into his experiencing the absoluteness of our soul which is the integrate quality of the soul in all of us it is there it is latent it is there. everybody has competency in this body as a soul to develop to such an extent but it is under great pressure great pressure the way below the earth the pressures are there and as and how they got built they get building up further and further and at the weakest point light of least resistance it erupts out it erupts out volcanoes and what not even water also oozes out naturally hmm they are called aquifers for in the nature what you see in middle east uh, about 250 miles away there is a place wherein the desert there is no water but there constantly that flow of water is there natural it is called zamzam zam, the way our ganga water is precious to us it is so for all muslimans hmm When they go for Makkah, they do come and bring with them. That's the way we bring Gargaja. Those who believe in it, no? you understand? So, your query, Kalyuk, possible in the presence of God? In the presence of God, everything is possible. Nothing is impossible. But the quality of God is such that it makes everything impossible, possible. બટ ઇટ મેક્સ ઇટ ઇઝ ઇટ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધી ડેવલપમેન્ટ ઓફ એ હ્યુમન બિંગ ઇ ફોલો ગુડ ક્વેશ્ચન ઓકે કમલેશાનજી મહેતા કિરીટ મહેતા તમારું બીજું છે નહીં કિરીટ મહેતાનું લઈએ આપણે અનુભવ જ્ઞાનસૂત્રો શ્રેણી ચોઈસમાંથી આપે પૂછ્યું છે ને એમાં નંબર ચાર હં પોતે into double એન્ડ પેરેન્થેસીસ પેરાસર પોતે ડબલ કોમા comma ટુ only one word ઓનલી વન વર્ડ પોતે પોતાને સિમ્પલ એટલે કે ફાઇલ નંબર એકને દેટ મીઝ બોડી દેટ ઇઝ બોડીને ખુશ કરે તો જ એ બીજાને ખુશ કરી શકે ઇફ આઈ કેન પ્લીઝ ધીસ બોડી આઈ વિલ બી પ્લીઝિંગ ટુ એવરી Other feel, others feeling that they are pleased by me no is an essential listener living a listener functioning created by huh when you please created by hmm. mita ben will feel the no, guru no, kiri does not do anything you mean but i always feel pleased by him <laughs> how come kirbi ho che agar agar vaach raha ટેક કેર ઓફ યોર સેલ્ફ સેલ્ફ ગ્રેડિકેશન એન્જોય યોર સેલ્ફ વગેરેના તો વેસ્ટમાં ખૂબ જ પ્રચલિત છે ઇઝ વેરી પોપ્યુલર ઇન વેસ્ટ દી આઉટર બોડી લિવિંગ જેને કારણે બધા ભૌતિક સુખો ભોગવવામાં પડ્યા હોય છે અને તેમાં કશું ખોટું નથી અથવા એ હિતકારી છે એવું માને છે બોડીથી જે સુખો ભોગવાય છે એમાં ખોટું ના હોય પણ એને હિતકારી માનવા અહીંયા આગળ બ્લેન્ડર થાય છે મોટી ગ્રેટેસ્ટ બ્લેન્ડર હિતકારી શું હોય શકે કે જ્યારે આપણું ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં આપણું અહિત નાશ થવા દે કિરીટભાઈ એ તો શોર્ટ ઓફ લિવિંગ છે ને બરાબર દેટ ઇઝ ધી પો આજે ત્યાં પણ વાત કરો ત્યાં ઇન્ટેલેક્ચુઅલ્સ બધા છે અને માણસો સમજી શકશે તમે એમને વાત કરો સમજે એ લોકો ના સમજે બરાબર હમ એટલે તો ઉપરની બે લગભગ સરખી લાગતી બાબતોમાં એટલે શબ્દોમાં મૂળભૂત તફાવત શું છે મૂળભૂત તફાવત એ છે કે વેસ્ટર્ન વર્લ્ડ ઇઝ લિવિંગ એક્સટીરિયર ફાઇવ સેન્સીસ વાઇઝ ટોટલી દે ઇન એન્ડ આઉટ રાઇટ ફ્રોમ બર્થ ટિલ લાસ્ટ ઓનલી ફાઈવ આઉટસાઇડ સેન્સીસ ટુ હેન્ડ ટુ લેગ્સ ટંગે ઓલ ધીસ થિંગ ફાઈવ I see, you see, putting inside, let it out aside, everything, <laughs> only this, while in this Aryan Khyatra, even illiterate tribes who have not seen city life, villages, who have no connection with anything else, if they want to go for something or anything, then there are 50 houses, 50 families. they have to walk 50 km 60 70 km, and there is no road if somebody is ill and everything there was one instance in northeast area northeast area nagaland and all that area and i read uh i think one of year before or something nearby one ias tribal from that village Got successful in IAS examination and he was allocated the post of collector and he was given a choice that you should go to the house and that you should be able to do the house. And he went there and he said that the government said that you should be a collector and that you should be able to get the maximum help. You should be able to get 500 kilometers away from the house. He was able to get the money from the house, he was able to get the money from the house. અને વસ્તી પાંચસો માણસ હશે બહુ તારે તો એને કહ્યું કે કોઈ બેન હોય એને સુવાવડ થવાની હોય તો એને ત્યાં તો લઈ જ પડે ને અહીંયા ઘર એની કશું વ્યવસ્થા જ નથી કોઈ નથી ડૉક્ટર કંઈ જ મળે તો કરવું શું તો રસ્તો જ ના મળે તે એના માટે પેલી સુખપાલ બનાવી તો ઓર્ડિનરી હા અને બધું પાથરી અને ચાર જણા અને દસ જણની ટીમ કરીને બરાબરથી ઉચ્ચકેલ લઈ જાય બોલો ઉશ્કેલ લઈ જાય પચાસ કે સાહીઠ કિલોમીટર સમથિંગ એ યાદ નથી મને ડિસ્ટન્સ પરંતુ એ એકાદ દિવસમાં પહોંચી જાય ત્યાં રસ્તામાં એ લે હવે આટલી હાલત હવે છે છતાં પણ આવું બન્યું છે અને એને જોયું કે આ પોસાય નહીં એને જોયું આ એક ઇન્સ્ટન્સ જોયો એને લાગ્યું કે સરકારે કહ્યું મને મારે કોઈની મદદ જોઈતી નથી અમે અમારી રીતે કરીએ છીએ અને પછી તમે જે ઠીક લાગે તો આવજો મદદમાં તે એને બધા ગામના યુથને થોડા ભેગા કર્યા કે તમે મને સપોર્ટ આપો અને હું છે મારા સરકાર તરફથી મને જે કંઈ મળે છે એ બધું હું તમને હેલ્પ કરીશ એની પાસ પાવર આવ્યો સત્તા આવી હમ અને બધા કામે લગાડ્યા અને મોટરેબલ જરા રસ્તો કરી નાખ્યો સમજાયું ને કાછો પણ રીસ્ત મોટરેબલ તે લઈ જવાય તે પોણા કલાકમાં પહોંચીશ કલેક્ટર બહુ આઈ વેરી મચ ઇમ્પ્રેસ બાય દેટ ઇન્સિડન્ટ આવું હોય છે પરંતુ આટલા મોટા આટલી મોટી વસ્તુમાં આવા બહુ ઓછા જુજ હોય છે હકીકતમાં માણસે માણસે ભારતમાં હોવું ઘટે પરંતુ દાદા ભગવાને આ જ સમજાવ્યું આપણને કે આપણી માણસાઈ ક્યાં આપણે આપણું જીવન શું આ માણસ જન્મ્યો તો પોતે પોતાના ફળ ખાવા માટે જન્મ્યો કે પોતે બીજાના કામમાં આવવા માટે જન્મ્યો પરાશર તું કે ચાલ પોતે પોતાના માટે જીવવા માટે જન્મ્યા છે માણસ કે બીજાના કામમાં આવવા માટે બોલ બીજાના કામને બીજાને કામમાં આવે નહીં પણ નાનો હોય છે તાર તો મમ્મીને મમ્મી તારા કામમાં લાગે એ તો હું સમજનો ત્યાં સુધી લાગે જ ને મને પણ પછી એને મમ્મીનું મારું મારું અર્નિંગ પાછું આપી દેવું પડે નહીં એ તો આપીએ જ છે ને આપણે બધા કિરીટભાઈ હકીકતમાં હુમન લાઈફ ઇઝ મેન્ટ ફોર ધીસ આ વર્લ્ડમાં કોણ ના જાણે મને કહો વેસ્ટર્ન વર્લ્ડમાં નહીં જાણે પણ એમની ભાષામાં જાણે છે એટલે કે ભાષા એક જ છે આખા વર્લ્ડમાં ઇન્કલુડિંગ ધીસ લેન્ડ સબ્જેક્ટ ડ્યુઆલિટી શું કહ્યું એ તો એક જ છે બિલિપ્સ જુદી છે શું કહ્યું બિલિફ્સ હીર ઇઝ બહુ સૂક્ષ્મ રેખાંકન આખી ભેદરેખા છે બિલીફ અને ડેવલપમેન્ટ ઉપર એટલે આખા બધા ડેવલપમેન્ટ વર્લ્ડના જુદા જુદા રિલિજિયન્સ આ કાસ્ટ નેશન્સ બધી કોમ્યુનિટી થાય છે ને એ બિલીફ બેઝ ડેવલપમેન્ટના આધારે થાય છે કિરીટભાઈ અને ભાષાના આધારે બધા એક જ ભાષા કરશે ડ્યુઅલ ભાષા એ ક્રિશ્ચન હશે યહૂદી હશે ઈસ્લામ હશે હિન્દુ હશે કોઈ પણ કહો આ જૈન પણ બધા ભલે પૂછીએ પણ આ ખરાગ માર્ગ સાયન્સ કારણ કે આત્માને શરીર રિલેશન એમાં આત્મા કોણને કેવો શું કોઈ જાણતા જ નથી આત્માને આત્માથી આખી જંગી કાઢી નાખે બધું બહુ મહેનત કરી નાખે છે પણ એ તો જયારે મૂળ પુરુષ આવે અને ભેદ કે જે નું આખા દાદાએ ખુલ્લું કર્યું ઘડિયાળ ચાલે છે મને ખબર જ નહીં લે રાખું પછું આવું જ ચાલે જ ગુજરાત કોલેજથી ટેવ પડી ગયેલી નાખી રાખ્યું છે આ એટલે આપણી લિવિંગ એવું ડેલ્પ થઈ જાય અંદરથી કે આ ટાઈમ પીસ ના ચલાવી શકે એ પૂછે છે ઇઝ મેડ બાય હ્યુમન બિંગ્સ સમજાયું ને એટલે દાદા ભગવાને આ બહુ સુંદર શોધ કરી એટલે જેમની પાસે જ્ઞાન આ બધા મળ્યા છે બધા બેઠા છે આજે પરિષદનું સુંદર પર્વ છે બહુ પવિત્ર એ પવિત્ર એટલે આત્માના વિષેને આત્માના ગુણ એના એમાં કેમ કરીને આપણે સ્ટેબલ થઈએ એ એ મોટું પર્વ છે આ દરેક ધર્મમાં આવે છે એવી રીતે આમાં આઠ દિવસ ખાસ કરીને ગૃહસ્થીઓ એટલે ઘર ઘરવાળાઓ માટે આ છે એટલે એમાં મહારાજ સાહેબો જેમને ત્યાગ લીધો છે એમાં સપોર્ટ કરે પણ ખાસ કરીને ઘરવાળાઓ માટે છે એટલે ઘરવાળાઓ માટે પોતાના વ્યવહારની શુદ્ધિ કરવા માટેનું મોટું પર્વ છે આ પર્યુષણ પર્યુષણ એટલે કે આપણે જે બહાર બાર આપણી વૃત્તિઓ ભટક ભટક કરે છે એ ધીમે રહી આપણે અંદર આપણા કેન્દ્ર સેન્ટર તરફ આપણે પાછા ભરીએ એટલે શરીરથી જેટલું જીવાયું એ બધું એમાં એવી પ્રેક્ટિસમાં આવીએ બધા આપણે શાસ્ત્રોના તે બધું છે આ પ્રેક્ટિસો કરીએ આપણે સમજાયું ને અને અહીંયા આપણે અક્રમ વિજ્ઞાન છે આખું અક્રમ વિજ્ઞાન એટલે નોન ઓપોઝિંગ સાયન્સ ઓફ ઓલ ધ સાયન્સીસ દેટ આર રિલેટિવ ઇન નેચર અક્રમ વિજ્ઞાન એટલે કોઈના આ આજના વિજ્ઞાનના યુગમાં બધા જ વિજ્ઞાનો દુનિયાના અને ભારતના છે એને કોઈને ઓપોઝ નહીં કરનારું એને અક્રમ વિજ્ઞાન કહેવાય એટલે તમને શું લાગે છે સુરેશભાઈ ના પાડે એટલે સાચી વાત છે દાદા બ અને આ દુનિયા કેવી છે કે એક બાજુ અપોઝ કરનાર અને એક બાજુ અપોઝ ના કરનાર પણ બે ચાલ્યા કરે એટલે વર્લ્ડ ઓફ ઓપોઝિટ્સ કહે છે એને આ જૈનોની ભાષામાં શું કહ્યું એટલે એપ્સોલ્યુટિઝમ છે નોન એપ્સોલ્યુટિઝમ છે પરંતુની ભાષા એક જ છે કે બેગા કરે છે બેત્રાચારી કરી આપે છે શું કહ્યું એપ્સોલ્યુટીઝમ સમજાવે છે એટલે નોન એબ્સોલ્યુટ એપ્સોલ્યુટીઝમ તરીકે સમજાવ્યું ને એ એમાં અપેક્ષાથી છે એ અપેક્ષાથી જ છે વાણી નીકળે અપેક્ષા વગર નીકળી શકે એક શબ્દ નહીં નીકળે તમારે એક શબ્દ ના નીકળી શકે આપ સમજ્યા ને એટલે કિરીટભાઈ આ ઉપરનું સરખી લાગતી બરોબર પણ તમે કહો બિલીફ અને લેંગ્વેજ તો એમાં સમજાઈએ તો સમજી શકે નહીં પણ ધીમે ધીમે લેવું પડે છે બરોબર છે ને સાહેબ હા ડિટેલમાં જાય તો આવજો જે તમારે પછી આવી કમલેશભાઈનું આવ્યું નથી લીધું બાકી રહ્યું છે નહીં દાદા એક જ પદ લઈ જે લો જે લીધુંચિદાન વાણી વર્તન નેવિનય છે મનોહર પ્રે માર તન ને વિવિનાય છે મનો કર્મ પ્રત્યેક ભેદતે મૂર્ત છે દિવાત્મા કરત્યે ક ભેદે મૂર્ત જે દિયા સ્વભાવ મૂળ આસી મા ગુ લઘુ જ સ્વભાવ મૂળ આસી મા સૂક્ષ્મતમ સરસ્વતી સ્પર્શ મૌન યા સંજ્ઞાત્મા સરસ્વતી સ્પર્શ મૌના સંજ્ઞાત્મા અવસ્તા નિર્ધ્વન્વતે પ્રગટાત્મા શીમા અવા साध्यते दादानो व्यत् શુધાત્મા વ્યક્ત પ્રગટ દીવો તે કેવ્યા શુધાત્મા ધેનો નીરા વરણો વ્યક્ત સ ગોપીત શ્રી ધ સુચરણો માં જ મોક્ષ મૂર્તય મૂર્તાત્મા હે નસુ ચરણો મજ મોક્ષ પાકો ક્રિયા અંતર્મોખતે બ્રહ્મ નિષ્ઠ મોક્ષાત્મા ઝે માત્ર ક્રિયા અંતર્મો બ્રહ્મ નિષ્ઠ મોક્ષાત્મા ઝે સામા કિ મો सते अक्रम आज्ञान आत्मा जय निशामा इति तिमोक्षते अक्रम आज्ञान आत्मा તે પરમાત્મા વરતે છે કેવર જ્ઞાન આદા દાતે પરમાત્મા જે વરતે કેવર દર્શન આ દાદા તે કેવળ ધર્ષ આ દાદા તે સજાત્મા છિવર છે કેવળ ચારિત્ર આ દાદા સ્વધર્મ જૈને વર તે છે કેવર ચારે પ્રાતે સ્વ ધરમાત્મા જે ના સમય પલ કપતે રત્નત્રણાત્મા સમય પલ પે રત્નત્ર પૂર્ણાત્મા પરમ જ્યો સ્વરૂપ ભગવાનતે સિદ્ધ દા પરમા રમજ્યો સ્વરૂપ ભગવાન સિદ્ધ દા પરમા જે વ્યાખ્યાન શબ માહિત ભગવાન રહ્યાત્માતિ શબદ મા ભગવાન જેને વરતે છે કે જ્ઞાન આદા પરમાત્મા દાદા દાદાજી રહસ્યાત્મા જરા સમજાવ છેલ્લો સપના લઈએ છીએ આખું બધું જ લઈ લઈએ એટલે આપણા સમગ્ર ભારતમાં आम तो विश्व में आत्मा परमात्मा एट्ले गॉडन सुप्रीम स्टेटहूड हो सुप्रीम एवं कि जे बदा में कॉमन हो मनुष्य વિશ્વમાં આ ભારતમાં અને ભારતની ભૂમિમાં જ એ દેહમાં એક એવો અદભુત દેહ ડેવલપ થતો થતો થતો થતો ફ્રોમ ધી લાસ્ટ લાઈવ આવ્યા કરે છે કેટલા જીવ યુગોથી જીવન એ પા ડેવલપ થતો આવે છે ત્યારે આવા કળિયુગમાં જેનું શક્ય નથી એનું પ્રગટ થવું તે એવા સ્વરૂપે પ્રગટ થાય છે અને એમાં આ સત્સંગમાં દાદાથી અમુક નીકળી ગયેલું તેમાં કવિરાજે બહુ સુંદર આ પદ્મા દાદા ભગવાનનું પોતાનું આખું વ્યવહાર અને નિશ્ચય એટલે પોતે દેહ સાથે છે છતાં દેહ સાથ પોતે દેહાતીત છે શું નોટ સબ્જેક્ટ ટુ બોડી બટ સબ્જેક્ટ ટુ ઓન સેલ્ફ શું અને બીજું ક્યાં શરીર જોડે એટલે શરીર એ જીવતું છે એટલે એને આત્માના લક્ષણો બધા છે જ એની અંદર પણ આત્મા એમાં નથી ગીતાબેન સંભળાય તમે લક્ષણો બધા છે એ તો શરીર કહીએ છે એને આપણે એવું એક દાદા ભગવાનનું એમ પટેલ ભાદરણમાં નાની બ્રહ્મપુરમાં ભાદરમાં જે બઉ ખાસ બાળપણ સિવાય રહ્યા નથી મોટાભાઈ લગભગ ત્રીસ એકત્રીસ વર્ષના થયા ત્યાં સુધી તો હતું પણ એ વડોદરામાં રહીલા પછી મોટાભાઈ એક કન્સ્ટ્રકશન ના કામ કરે ને અને એમની જોડે દાદા જોડાઈ ગયેલા એમાં એ એમ પટેલના બોડીમાં આખું જ સુપ્રીમ ગોડ ઉડ સ્ટેટ એટલું બધું ઇવોલ્વ થઈ ગયું તે પચાસ વર્ષની ઉંમરે એમને ઓગણપચાસ પૂરા હતા અને પચાસમાં ચાલતું હતું તેવામાં એમને કંઈક જૂનની આ વરસાદ શરૂ થવાની તૈયારી એવા વખતે થયું છે પણ પછી આપણે જનરલી વ્યવહારમાં એવું બની જાય છે કે જુલાઈ લખાઈ જાય છે પરંતુ એ છે હવે એમાં બહુ પડવાની જરૂર નથી આપણે પણ મુખ્ય વસ્તુ શું કે એમને પ્રગટ થયું મોટી વાત આ છે વ્યવહાર હંમેશા બને જ આવી રીતે હંમેશા એટલે વ્યવહારમાં પછી આપણે શોધવા જઈએ જડશે નહીં વસ્તુ કોઈ દિવસ ના જડે પરંતુ વિશ્વનો અને માનવ જગતનો તો સ્વભાવ છે જ કે મોટા પુરુષો થઈ ગયા હોય તો કેવી રીતે જીવાય કેમ ના કેવી રીતે કર્યું કેવી રીતે મોટા થયા એવું બધું જાણીએ તો આપણે એમને ફોલો કરી શકીએ જનરલી આવો પ્રચાર હોય છે જ્ઞાન જ્ઞાની કહે છે કે તમે મારું મૂળ ખોરવા જશો નહીં અને કુશર વૈદ્યો કે છે કે એક વૈદનું અને જ્ઞાની એ લોકોના મૂળ અને સાધુને યોગી માટે કહે છે એનો મૂળ્યા ના ખોરવા તમારે એવું કહેવાય છે વ્યવહારમાં પણ માણસ માણસનો સ્વભાવ છે કે અંદર પેસવું જેવું મૂળમાં સમજાયું પણ એવું હા એમ પટેલ દાદા ભગવાન પચાસ મે વર્ષે એટલું બધું એબ્સોલ્યુટનેસ ઓ પરાસર ઓફ ધી સોલ આત્મા એનું એબ્સોલ્યુટ નોઈંગ પાવર અને પરસેપ્ટિંગ પાવર જોવાનો ગુણ અને જાણવાનો ગુણ કમ્પ્લીટ ખુલ્લી ગઈ સૈયા તો એવા ખુલ્લા થયા પ્રકાશ તો એ પ્રકાશ પહેલો કોને ખુલ્લું બધું દિવ્ય કરી નાખે પોતાના શરીર ને પહેરું જ કરે કે નહીં એ શરીર એ કલાકનો અનુભવ અદભુત બેઠા છે ઉભા થાય બધા દર્શન આપો બધા જોડે બેઠા તા તે વખતે એ કલાક એમનો અનુભવ રવા ત દાદા કે છે તો મારી જોડે બેઠા ને આમાં મોખ થઈ જ ગયો એને કશું જોવાનું કશું કરવાનું થઈ જ ગયો અને હકીકતમાં એમનું અત્યારે જો આપણે જોવા જઈએ દે પછી આપણે થોડી માથા કરવી પડશે એમને સહેજે સહેજ અને બધી રીતે એમને તો સેવામાં પુષ્કર હતા અમારા બાપુજી બે સાથે હતા શ્રીમદમાં જાય બધે જ અગાસ જાય આ એ બધું ચારે તો એ દાદા ભગવાન આ એમ પટેલ એમાં દશાનું આખું કવિરાજે વર્ણન મૂક્યું છે એટલું સુંદર મૂક્યું છે અને એમાં માણસ ઓળખાય છે એના વાણીથી એની વાણી શબ્દ નીકળે છે એના પરથી માણસને માણસની ક્વૉલિટી ઓળખાય છે ક્વોલિટી એટલે શું કે માણસ માણસનો અહંકાર કે હું છું એ ઇગોઇઝમ છે એ ઇગોઇઝમ કેવો છે કેમનો છે એ રૂપાળો છે કે નથી કરજવો હોય તો વાણી ઉપરથી સમજી શકાય તરત જ આ દાદા ભગવાન બધું ઓબ્ઝર્વેશન છે એમનું વાણી એટલે વાણી વર્તન પછી વર્તન આવે છે અને વિનય વિનય એટલે પોતે પોતાનો કોઈ દાડો અવિનય ના થવા દે એવી રીતે અંદરથી જીવવું કિરીટભાઈ પોતે પોતાનો અવિનય ના થવા દે હવે એના માટે વ્યવહારમાં સમાજમાં ભગવાને પણ એક મર્યાદા આપી છે અને માન્ય રાખ્યું છે કે એના માટે દરેકે પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ સચવાય એવી રીતે જીવવાનો બધાનો અધિકાર છે એને ગુજરાતીમાં આપણે સ્વમાન કહીએ છીએ પણ એ સ્વમાનની રેખા એવી ઝીણી છે થોડીક વ્યવહારમાં હા તેમાં આપણને ખબર નથી પડતી કે આપણે સમાનને સમાનના પક્ષમાં રહી શકીએ છીએ જેવી રીતે આપણને રિલેટિવ રિયાલની ભેદરેખા કરી છે અને આપણે બોર્ડર ઉપર આપણે સમજવું જોઈએ કે આપણે આ વ્યવહારમાં રહીએ છીએ કે આપણે નિશ્ચયમાં છીએ હં આ ખેતર આનું છે આ ખેતર મારું છે તો આ વાડ છે વચમાં તે વાડને એવી રીતે રહીએ છીએ કે નહીં આપણે નથી આપણે પેલું બાજુ કરવા જતા રહેતા નથી પહેલાં નહીં આવવા દેતા એવું વચ્ચે રહીને આપણી ચોકીદારી કરવી જોઈએ કે નહીં કિરીટભાઈ ગીતા બોલ ને હમજણ પડી ને તો હવે હમજણ કેવું એકલા નથી હં હં પ્રેક્ટિસ પડવી એટલે આવી રીતે સ્વમાન અને એ બોર્ડરમાં જરા કામ થાય ને તો સ્વનું અભી થઈ જાય પાછું અભી અભિ એટલે નોર્થ ઇન્ડિયામાં જૂના રાજાઓમાં આજથી ત્રેવીસો વર્ષ અભિરાજ હતા મોટા રાજા બધાને બહુ અલાઈ નાખતો હતો અને એના સુખ માટે અભિમાન કહે સ્વનો અભિ થઈ જાય સમજાયું એટલે દાદાને આ વાણી વર્તન મનોરહર છે પેમ એટલે એમને કોઈ જોતા જ એ કશું બોલતા ના કશું ના હોય તો કે એ પરમાત્મા જેવા છે એટલે કે ભગવાનનું પરમાત્માને ઓળખવાનું સાધન જો કોઈ હોય પ્રેમ છે પ્રેમનું લક્ષણ એ શરીર જોડે આત્મા છે એ બેની વચ્ચે લક્ષણ સમજવા માટે ભગવાનને એ પોતે કેમ કેટલો પ્રેમ સ્વરૂપ છે એના પર છે એ તો જેવી જેનું બિલીફનું ડેવલપમેન્ટ છે એના પર એની સમજણો હોય છે એટલે ભારતમાં પણ આ ખાસ કરીને છે કોઈ પણ આખા વર્લ્ડમાં છે બધું કોમન છે અને પ્રેમ તત્વ તો બધા સ્વીકારે છે વ્યવહારમાં પણ કેટલા ફિરસોપો થયા સુફીઓ થયા જ્ઞાનીઓ થયા શાસ્ત્ર જ્ઞાનીઓ થયા વ્યવહારની વાત કરીએ છીએ તો મનોહર પ્રેમાત્મા એટલે કે આત્મા એનું પરમાત્મા સ્વરૂપ ઓળખાવા માટે બીજું શરીર જોડે હોય સાધન એ એવા જ્ઞાની હોય જે દેહદારી પરમાત્મા સ્વરૂપે આજે પ્રગટ થયા દાદા ભગવાન એમને ઓળખવા તો પ્રેમનું લક્ષણ પ્રેમનું લક્ષણ એટલે બધાને મળ્યા હોય ડે વન થી બધા ત્યાર પછી કેટલા બધા મળ્યા હજારો હજારોની સંખ્યામાં પણ બધા એના માટે એક સરખું જ કોઈને વધવું વધતું ઘટતું કાં નજીકનું છે કાં દૂર એવું કશું જ નહીં બધાને એક સરખું એટલે કવિઓ લખે છે એના માટે ઘણું બધું લખે છે એવા મનોહર પ્રેમાત્મા અને એમનો એવી રીતે શાસ્ત્રોમાં એના પ્રમાણ છે એને લખેલું છે કે આવા દેહમાં જે અંદર પરમાત્મા પ્રકાશ ખુલ્લો થયો અને દેહ જ આખો દિવ્ય બની ગયો તો પછી એ એક એક કર્મ હોય એમની એક્ટિવિટી કોઈ પણ હોય ને એ ડિવાઈન જ હોય ડિવાઈન હોય આખી સમજાવ્યું ને અને એમનો સ્વભાવ એ હંમેશા આ દુનિયામાં બધા રહ્યા હોય બધા સંબંધો જોડે રહ્યા હોય ઘરમાં હોય બહાર હોય આવતા જતા હોય કેમ ભાઈ આયા આમ કર તેમ કર બધું ઘણું બધું કરે છતાં પણ પોતે અંદર ઊંચા નીચા જરાય ના થાય એવા સ્થિર એક લેવલ દ્વારા એટલે આખો પદ એટલું સુંદર છે કે આત્માનું પરમાત્મા સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષ દેહધારી પરમાત્મા છે એની બુંદર બહુ સુંદર સમજ આપી છે બહુ સુંદર સમજ આપી છે અને આ દેહમાં દેહાતીત એટલે દેહથી તદ્દન્યારા કોકોનટ છે પાણી બધું સુકાઈ જાય છે ધીમે ધીમે તેમ તેમ કાચલું અંદરથી નારિયેળ શ્રીફળ આખું ને આખું આમ છૂટું પડતું જાય છે ચારે બાજુથી બધા જવા નથી હોત અમુક હોય છે પણ સારામાં હોય છે એવા અને આ લોકો જ્યાં નારિયર થાય એ લોકો જાણે છે ખરા સાઉથ ઇન્ડિયામાં તે બધેથી ખુલ્લું થાય ને આખો ગોટો છૂટો પડી જાય પછી એવું આ શરીરને આત્માનું છે એટલે શરીર એવું થઈ જાય ગોટો છૂટો જ હોય એવું નાખવું એટલે કહ્યું દેહાતી દશા અને એવા વ્યક્ત થયા પાછા દાદા વ્યક્ત આત્મા દાદા શબ્દ શરીરને લાગુ નથી પડતો આત્માના પરમાત્મા સ્વભાવને લાગુ પડે છે દાદા શબ્દ દાદા શબ્દ આ બધા ધર્મો પણ આમ જ છે બધા ધર્મોમાં પણ માણસોની દુનિયામાં આ કારનું માનવ દુનિયા છે એમાં પોતે પોતાની ભાષામાં લઈ જાય પછી એ શબ્દ લઈ જાય કે મારાથી મોટો કોણ એવું થાય છે બો થાય એટલે આ પદ્મ દાદાનું બહુ સુંદર કહ્યું છે એમને આખી દશા કે એપ્સોલ્યુટનેસ શું છે એપ્સોલ્યુટનેસ એટલે કે આપણું કેવળ જ્ઞાન કેવળ દર્શન અને કેવળ ચારિત્ર ચારિત્ર એટલે એવું પરમાત્મા પ્રકાશે કરીને શરીર જોડે કે અંદરથી એમનું જીવન જ હોય બધું અંદરનું કે અંદરને બહાર બેવ રીતે દેવ રીતે એ રત્નત્ર છે એટલે કેવળ ચારિત્ર અને વિતરાગ ચારિત્ર કહે છે રાગદ્વેષ વગરનું જરાહિત રાગદ્વેષ ના હોય રાગદ્વેષની દુનિયામાં જે બધા એમની મદદ મળતા હોય એમને બધાનો વ્યવહાર કરતા હોય છતાંય એ રાગદ્વેષ રહીત પુરુષ હોય આવું તો મળે ને કહેવાય બહુ રેર એટલે એમના કેવળ જ્ઞાન કેવળ દર્શન અંતર્મુખ એમનું તપ અને દાદા ભગવાનના તપ વિશે કહીએ તો અમે શું ચંદ્રકાંત જ્ઞાન મળ્યું તે પણ એમને તો ખ્યાલ હતો થોડો અમે જોયું છે દાદાનું જ્ઞાન મળ્યા પહેલાંનું પણ પછી પણ અને બધી જ અવસ્થાઓમાં પરંતુ હવે જ્ઞાને કરીને અનુભવ અમારો સારા વર્ષોથી શરૂઆતના દસ પંદર વર્ષ બહુ ચાલ્યું હતું પણ ઘણી સારી દશાં હજી વખત આવ્યો તપનો વખત આવ્યો અગર રહે જ નહીં દરેકને આવે દરેકને આવે કોઈને છોડે નહીં પણ એ આપણે એને સમજી શકતા નથી તપને તપ આવે તે શરીરથી શરીરને સાતા આપવાનું શીખી ગયેલા એટલે ગમે તેમ હોય ને તો કઈ ગરમ કરતું હોય તો એને તાળું પાડી દે ગરમ થતું હોય તાળું પાડી દે સાતા તપ તો આવે જ નગડે ને બધું આવે તે દાદાનું તપ કોઈ પણ એનું કોઈ એનું પ્રમાણે શકે ને એવું હતું કોઈને ખબર નથી પડી છેક છેલ્લા શ્વાસો ચાલે અત્યાર સુધી છેલ્લા શ્વાસો અમે છેક છેલ્લા શ્વાસ સુધી જોયું જ્યારે છેલ્લા છેલ્લે સુધી જોયું અને જે થોડા દિવસોમાં અહીંયા એમની માદગી હતી તારે પણ જોયું અમે બધું સ્થિરતા ચાર દિવસ અગર પાંચ દિવસ અઠવાડિયા દસ દિવસ હશે તે જોયું બધા વૈદો આવે આ હોય તે હોય બધા જાત જાતે અને પછી લેવાય નહીં કંઈ જાય નહીં પછી કંઈક નહીં દાદા તો આ ભાજીનું પાણી આમ તેમ તે પછી કનું બન જવાનું થઈને જોયું હું બેઠો એમને નીચે રંજનમે લીયા એકદમ પેલું પાણી મેથી ભાજી કે એનું કંઈક ભાજીનું પાણી તે દાદા પછી બેઠું પાણી દાદા પાણી મારી હમું જુએ છે પછી આની હમુ જુએ છે જોયા કરે છે બરાબર છે જમક કરે બધું જોયા કરું એમને બધા આવી બહુ સમજ મજા આવે એમના જો આની હું જોઉં એમની સ્થિરતા ગજબની સ્થિરતા દેહની સ્થિતિ આ હતી છતાં પણ એમની સ્થિરતા બહુ મજાની હતી સુધી જોયું અમે હમ અને છેલ્લા શ્વાસ પણ જોઈ લીધા એક શીખ ખબર પડે આપણને કાક કેવી રીતે પાક પાસું ફેરવે છે શું આખા વ્યવહારમાંથી નિશ્ચય સ્વરૂપ આખું થઈ જાય એ પોતા પોતા રહે સમજાયું ને અને છતાંય કહે છે કોઈનાથી હું આગો રહું એવું નથી શું કે છે કોઈનાથી હું આગો રહેવો નથી મારે રહેવું હોય તો રહેવા એવું નથી આવતું પચાવું કે કઈ કઈ રીતે આપણે એમને સમજાયા હટલે આ મન વચનકારના દેશ સાથેનું આખું વર્ણન જ્ઞાની પુરુષનું આત્મ સ્વરૂપે એટલું સુંદર વર્ણન કર્યું છે શ્રીમદ્જી બહુ અદભુત જ્ઞાની પુરુષ થઈ ગયા વ્યવહારમાં વ્યવહાર માર્ગમાં પરંતુ અદભુત જ્ઞાની પુરુષ હતા સમજ્યું અને આ વિતરાગના માર્ગમાં વિતરાગના માર્ગમાં એટલે કે વ્યવહાર સાથેના નિશ્ચયના એના દર્શ સ્વરૂપે પ્રગટ થયા હતા માર્ગમાં એ આશ્ચર્ય ખુલ્લું થયું બધા શાસ્ત્રોમાં લખ્યું છે મારું ભગવાનનું વર્ણન છે શાસ્ત્રોમાં બીજા બધામાં બધામાં વર્ણન છે કે આ આવું અવતાર થશે અવતાર આપણે શું સમજીએ છીએ કે ભગવાન અવતરે ના ના આ દેહમાં જન્મ થયા પછી જે આત્માનો પરમાત્મા પ્રકાશ ખુલ્લો થઈ જાય છે અનુભવથી અને પરિપૂર્ણ અનુભવથી પાછો કોઈ જગાએ કચાશ નહીં વ્યવહારમાંય નહીં અને નિશ્ચય કરેલ નહીં બે રીતે સમજાયું ને એટલે તો સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ કહ્યું શું કહ્યું હા સંપૂર્ણ શુદ્ધ વ્યવહારને લાગવું પડે છે સર્વાંગ શુદ્ધ નિશ્ચયને લાગવું પડે છે ચેતનની અવસ્થાઓ ચેતન જ હોય ચેતન ગુણ અને ગુણનું પરિષન્તા પણ ચેતન હોય ને એની અવસ્થાઓ ચેતન હોય એ ચેતન સ્વરૂપ જ રહે કારણ કે એ બધું આખું અન છે એક જોડાયેલું છે અને પૂતગલ ને પૂતગલની અવસ્થા હોય એ બધી એ પ્રમાણે છે ઊભી થાય ટકે વિનાશ થાય આ વિનાશી અવિનાશી બે જોડે જોડે રે પેરિશેબલ ઇમ્પેરિશેબલ બે જોડે જ રહે પાછા એ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ એ અમને બહુ સુંદર નીકળ્યો અને એમાં એટલું સુંદર વર્ણન છે એમાં અને કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્ર હમ અને પરમ જ્યોતિ સ્વરૂપ ભગવાન એટલે સિદ્ધ ભગવંતો માટે જ પરમ જ્યોતિ સ્વરૂપ કહેવાય છે અને બીજું છે એ કેવા જ્ઞાન સ્વરૂપે કેવું જ્ઞાન પ્રગટ થાય છે કેવડીઓને અરિહંતોને જે કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે તે પરમ જ્યોતિ સ્વરૂપ એ દેહ સાથે થાય છે અને પેલું સિદ્ધ સ્વરૂપે આત્માનું પરફેક્ચ્યુઅલી પોતાના ઇન બ્લીસફુલ સ્ટેટમાં રહ્યા કરે અખંડ પરમાનંદ એમનો અખંડ અખંડ બિલકુલ કોન્સ્ટ કોન્સ્ટન્સી એની એટલે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન દાદા પરમાત્મા હમ એટલે એની વ્યાખ્યા ડેફિનેશન વર્ડમાં ક્યાંથી મુકાયન વી ડિફાઈન ઇન વર્ડ્સ વી હો ટુ અન્ડરસ્ટેન્ડ ઓનલી હા અને આવું રહસ્યમય પરમાત્મા એટલે કાયમનું ગુણમાં ગુણ રહસ્ય છે આ ક્યારેય પણ ખુલ્લું નથી થયું પણ આ ગુઢ રહસ્ય વ્યવહારમાં વ્યવહારથી બધાને સમજવા માટે એ વ્યવહારને આ કળિયુગમાં એટલી એમની પોતાના સામર્થ્ય કરીને ખુલ્લો કરીને બધાના હાથમાં આપ્યો રમતો મૂક્યો તે એને રમાડે નહીં એવું આજ્ઞાએ કરીને મૂકવું પડ્યું એમને નહીં તો બધાને રમાડવાની ટેવ કહું લખો રમીએ નહીં બધું રમીએ બમૈડા રમીએ તો શું કરીએ એટલે એમને આજ્ઞાએ કરીને આટલું બધું ગુઢ તત્વ આપ્યું એમના અનુભવનું રમાડી નાખીએ આપણે વ્યવસ્થિત જ્ઞાન નતું તારેય હતું એમને સમજ દાદાએ ત્યાં સુધી કહ્યું કે તીર્થાંક પર બધા તીર્થંકરના હૃદયમાં હોય જ પણ ઉઘાડું નથી થયું કારણ કે એવો દેશ કાળ આ કશું હતું જ નહીં એના માટે કારણ કે જો ઉગાડું થાય તો એ પ્રગતિકાર જ પ્રગતિ બધી અટકી જાય પોતે જ બંધ બંધ પડી જાય બહુ વસ્તુ છે એટલે આપણે વ્યવસ્થિત નાખતા એટલી બધી ગંભીર છે આપણા બધા માટે હમ આખા વ્યવહારમાં વ્યવહાર તો વ્યવહાર ચાલુ જ રહેવાનો કોઈને બંધ નહીં રહે પણ હા સમજ અને ફાઇલોના સંભાળ નિકાલના પ્રમાણમાં એ આપણને કંઈક એની ગેળ બેસતી જતી જાય પછી રહે છે આપણે ખરું નહીં કિરીટભાઈ એવું રીતનું છે અદભુત પદ છે આ અગવાન ધર્મ સંસ્થાપન કરવા આવે છે હા એ જ રીતે દાદા ભગવાનનું પ્રાગટ્ય દાદા ભગવાન કૃષ્ણ ભગવાન એ જ રામ એ જ સરવારો એટલે સંગમેશ્વરનું પદ આવશે પછી આપણે સંગમેશ્વર દાદા ભગવાન સંગમેશ્વર માનવમાં બધા પોતાના બિલીફથી જે જે કંઈ પણ પોતાની રિલીજીયસ એક્ટિવિટીઓ માને છે અને કરે છે એ રિલિજિયન સ્વરૂપે રહેવા માટે એ બધાનો સરવારો થઈને પોતાના કેન્દ્ર પરથી એ બધા ત્યાં આગળ બધા ભેગા થાય એમની જોડે કોઈને મતભેદ ના પડે હોય પેલા બધા મતભેદમાં જ પણ એમની જોડે ના પડે એમને આવું એક ખુલ્લું થાય ત્યારે તો માનવજાત માત્ર નહીં કામમાં લાગે પણ એ આપણે જે ભાગ આવ્યું હોય સમજાવવાનું એને જો સમજાયું તો કામ કરી શકે છે તો સમજાયું કિરીટભાઈ હા બરાબર દાદાજી આ રહસ્યાતમાં કેમ કે છે એટલે કે ગુણ માં ગુણ તત્વ છે શુદ્ધાત્મા આત્મા બહુ ગુણમાં ગુણ શુદ્ધ શુદ્ધ આત્મા આત્મા નહીં ક્રિયાની કોઈ કોઈ વ્યવહાર પ્રમાણ છે આખું એનું પૂર્ણત્વ પ્રકારનું વસ્તુ એ કરીને અસ્તિત્વનું પ્રમાણ એ દેહધારી પરમાત્મા બેભાનપણાથી મુક્ત કરાવી દે અને પોતે કાયમનો પોતાનો સ્વભાવનો થઈ જાય એટલે પોતે ભાન સ્વરૂપ થઈ જાય એવી રીતે કરે છે આ તો સમજાવ્યું ને એટલે આમ તો શબ્દોથી બધું સમજી શકાય એવું છે પરંતુ એને દરેકને જે મનુષ્યની ભાષા ચાલે એ પ્રમાણે જરા એને કહેવું પડે છે એટલે આ પદ બહુ મજાનું છે ભાઈ હવે આપણે છે આપણું પંદર વીસ મિનિટ એમાં પાંચ મિનિટ અમનું લઈ લઈએ પાંચ દસ મિનિટ અને પછી હરીશભાઈ સાહેબ તમારા હાથમાં સાહેબ બરાબર છે ને પુત્ર સાહેબ પછી છનપતિ સાહેબના હાથમાં આપણે બધા હા એમ કે માનવું પડશે તો આપણે કમલેશાનંદજીનું લઈએ કિરીટભાઈ તમારું થઈ ગયું ને એ બધું તમારું થઈ ગયા ને બંને આવી ગયા ને કિરીટભાઈ તમારે બંને આવી ગયું છે લંબાલાલ મુરજીભાઈ પટેલ છે ને એમને પોતાનું આપણું આપોપાપણું આપોપા આપોપાપણું છોડીને ભગવાનને સોંપી દીધું છે તે ભગવાન એમનું બધું સંભાળી લે છે અને એનું સંભાળે છે ખરેખરું અને એવું સંભાળે છે ખરેખરું જો ભગવાને સોંપતા આવડે આપણને તો ભગવાનનો તો સ્વભાવ જ છે કે જે સોંપે એનું સંભાળવું જ પડે મારે છૂટકો જ નહીં એ ભગવાનનો સ્વભાવ છે પણ જ્યાં જ્યાં જે જેવું તે સાંપે છે એટલું સંભાળી શકે શું અંશે સાંપે તો અંશથી હોય જેટલું હોય જેટલું સમજણ અને સર્વાંશ હોય તો સર્વાંશ સંભાળી લે હવે એમાં ભગવાન કશું કરતા નથી એમનું પૂરેપૂરું સંભાળવા પડવું છે કશું કરતા નથી પણ એમની શક્તિઓ એટલી બધી ખુલ્લી થાય છે એ શક્તિઓનું સામર્થ્ય છે કે એની સાથે જે શરીર છે એ શરીર માધ્યમથી પછી ભગવાન કામ લે છે ભગવાન કામ એની માધ્યમથી લે છે એમનું કે આ મને ઘર બહુ શોધ શોધ કરું છું આખી દુનિયામાં બધા આટલા બધા માણસો ફરે છે શોધું કે ક્યાંય ઘર છે તો એમનું શરીરથી મારું કામ બધાનું થાયા કરે મારા માટે આખું જગત પડ્યું છે આખું વિશ્વ ભારત પડ્યું બધું પડ્યું છે પણ કોઈનું કામ ના થાય કેમ ચાલે ભગવાન નહીં થાય છે પરંતુ એ શરીર મળવું જોઈએ ને ઘર આપણે શોધતા શોધતા જોતાં આપણે આપણું ઘર રહેવાનું મળે તો જોઈએ તો ઘરનું શરીર હમ તે દાદાએ આપણે બધા જાણતા નહોતા ખબર નથી તો આપણને આપણું ઠેકાણું બતાવ્યું અને આપણું શરીરે ભગવાનને રહેવા માટેનું બહુ સારું થાય એના માટે શરીરને આ કેમનું રહેવાનું એ શીખવાડી દીધું તો જરા અઘરું છે થોડું ઘણું જો કે અઘરું છે નહીં મહેશભાઈ ના સલામ સહેલું આનાથી કોઈ સહેલું કરી જ ના શકે આનાથી કંઈ સહેલું થાય એવું કોઈ લાખ વિચારો તો કોઈ પણ રીતે કરો મહેતા સાહેબ તો કહે દાદા આ પાંચ આજ્ઞા બાદ તમે બધું વણ્યું છે અદ્ભુત એનું વેલ્ડિંગ કયું ગોટર થયું છે ઘણા લોકોએ પૂછ્યું છે અમુક લોકોએ વિચારકોએ શું એટલે આમાં તો બરાબર છે ને અને આપણને આ કહ્યું છે દાદાએ કે હવે આ મારું પણ ત્યાં હંગરી રાખેલું એ ખાલી કરી નાખ શું કહ્યું આપણને બહુ વાલું લાગતું હતું એ ધંધો બહુ ગમેલો શું કહ્યું મારું મારું કરવાનો ધંધો બધાને ગમેલો ને બધાને કોણ ના બોલ્યું કે કો બધાએ ગમે પરા સર મારું કરવાનું કોને ના ગમે મારું મારું મારું બધાએ ગમે તો મીઠું છે બહુ હે પણ એને ખાલી કરવું પડશે મીઠાસ પછી કડવાશ આવે જ આવે એને ખાલી કરી નાખ ને એટલે સંભાળ નિકાલ કર્યો કે ફાયલોનો સંભાળ નિકાલ શું કહ્યું સંભાળ નિકાલ હમ ફાઇલો હિસાબો હમ બધો હિસાબ એ મારા પણ બે ધારી તળવાર જેવું છે કોઈ વખત કડવું લગાડે કોઈ વખત મીઠું લગાડે એવું શું બે ખાલી કરી નાખ્યું હતું આવે એવું છે તો શું કહ્યું શું કે છે ના એ તો બરાબર છે તો આ જ્ઞાન જ છે આ જ્ઞાન જ બીજું પડી જાય મોરું પડી જાય એટલે આપણને એ લાગે એ સાઈડે પણ ગમે તે હવે નથી ગમતું એ બધું હોય જ નહીં એ બધું એમ જ ગયું કાઢવું જ પડે એને કે ના હું છું જોડે હું ને એટલે શું કરશ તો મને આગું શું કામ રાખો છો એવું કહેવું ના કહું તું બસ તાર પછી એ પ્રેક્ટિસ પાડ આપતાવાળી નવમાંથી તમે આ પૂછેલું આપતાવાડી નવમાં પોતા પણ આ વિશે બહુ સુંદર આપ્યું છે અને વિસ્તારથી આપીશ ઘણા વિસ્તારથી એટલે આપણને પોતા આમ સહેલાઈથી સમજાય નથી બહુ આકરું કારણ કે પોતાપણાનો વિસ્તાર અહીંથી તે ચેક સુધી આખા શરીરમાં અને કેટલા બધા પ્રકારથી છે આ મનવાળી તણે પ્રકારે છે ત્રિયોગ આખો એ બહુ સમજવાની જરૂર છે એટલે હવે આપણે નિકાલમાં ફાઇલોનું કહ્યું ને એમાં જો કેન્દ્રિત કરીએ પોતાપણાને તો આપણે ફાઇલને સંભાવ નિકાલને એ બધું ધીમે ધીમે આપણે પકડાતું જતું જશે એની ગેર પકડાશે તમને એની કળા આવશે કેમેરામાં ફોકસમાં આપણને મૂકે છે આપણા જીતુભાઈ બધાને એવી રીતે પોતા પણ આને આપણે કેન્દ્રિત કરવું જ પડે આપણા શુદ્ધાત્માના પ્રકાશમાં સમજાય છે કાગળને બરાબર બિલોરી કાચ મૂકીએ સૂર્યનારાયણનો તડકો લઈ મૂકીએ છીએ કેવું બને છે એવું હાને એ પેલું તપ થાય કહેવાય એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા એટલે સામાયિકને બધું કરાવે છે ને તમને અને આવતીકાલે કરવાના જ ને એ વસ્તુ છે આ એ પ્રેક્ટિસ પાડવાની ધીમે ધીમે આવે એકદમ આવે સમજે પોતાપણા કરે છે આગળ ભ્રાંતિ ભરાઈ ગઈ હતી મારા પણ એ ખાલી થતી જતી જાય છે ના સમજ્યું હવે ખાલી થતી જાય હારું કહેવાય ને ખોટું શું થયું આપણે તેને જોવાનું જ રહ્યું ને આ જોવા જોતા એ મને જોવા નથી દેતું હરખી રે એવું કે એ બરાબર છે પણ હવે શું કામભાઈ બેસને એની જોડે કહીએ વાત કરીએ આપણે કે છ તું જ છ હે આ છે ક્યાં જઈશ તું પછી એના કરતાં આવો અવસર મળે છે જોઈ લે ને હે હું છું તારી જોડે આટલું બોલવાનું આપણે બીજું તમે પૂછ્યું છે પોતાપણું છોડ્યું તો ભગવાન જ ચલાવી લેશે તમારું તમારે કશું કરવાનું ના હોય તમે પોતાપણું છોડી દો તો એટલે લગામો છોડવાની કહી દઈએ આપણે અને પ્રેક્ટિસ પાડવાની કે અઠવાડિયામાં કંઈક દાડું કાઢો અઠવાડિયે અઠવાડિયે ના એ મળે કોઈને પણ ઝેર જ્યારે જેમ મલન જાય સમજાવને પડે એવું તે લે એકાદ દિવસ એક આખો દિવસ બધી લગામ છોડીને જુઓ તમારે કેવું ચાલે છે સહજ બહુ સારું ચાલશે એ વ્યવસ્થિત વ્યવહાર તમે જોજો બધું છોડીને તે વખત ખરો સ્વાદ આવશે તમને આ એક પ્રયોગ છે ને પ્રેક્ટિસ કરવા જેવા બધા કરવા જેવા છે એટલે આમ તો વાંચીએ તો બહુ સારું લાગે આ તો પણ એ એકલું વાંચવા માટે નથી શું પ્રશ્ન ભગવાનને સોંપવું ને ભગવાન ચલાયેલી શા સમજાવવા કૃપા કરશોજી શું ભગવાનને સોંપવું એટલે દાદાને સોંપવું શું કહ્યું આમ ભગવાન તો સીધા ઓળખાયેલાથી બહુ આમ અઘરા નથી સે તો સહેલા ને સહેલા એટલે સીધા નથી ઓળખાતા ભગવાન જેવું સહેલ્યું કશું જ ના મળે એટલા બધા સીધા છે અને આપણે આ સીધા પડ્યા ટેવાયેલા નથી મુશ્કેલીયા એટલે આજ્ઞા બધા સીધા કરે છે આજ્ઞા બધા સીધા કરે એટલે આપણે જાણીએ કે રિલેટી રીયલમાં આવી ગયું એટલે આપણે રિયલ થયા છીએ એટલે આપણા ધર્મ બહેન આપણે રિયલ થઈ જવું છે એટલે વાંકો હોય તો સીધું થવું જ પડે સાપ ગમે તો એટલો બહાર થયો એટલું બધું આમ આમ આમ આમ આમ અને દળ આવે ને લીમું મળોમેટિક સીધો થાય શું કરે હું પણ હે અને ભગવાન ચલાવીશ એ રીતે કહે છે કે આ વ્યવસ્થિતને જેને ભગવાન સ્વરૂપે ઓળખાય છે કુદરત કે વ્યવસ્થિત એ બધું એ ઓટોમેટિક ચલાવી દે છે ને બધું ભગવાન સ્વયં નથી આવતા પણ ભગવાનની હાજરી વગર તો કશું ચાલે જ નહીં ને પાંદડું પરમાનું આમ તેમ ના થઈ શકે ગયું કાલ નો કાર્યક્રમ જાહેર કર્યું દસક મિનિટ કીર્તન તમારા હાથમાં તમે ચલો જય સચિદાનંદ આવતીકાલ કાર્યક્રમ સવારના છ થી સાડા વિધિ દસ થી સાડા બાર સત્સંગ બે થી ત્રણ કીર્તન ભક્તિ અને સાડા ત્રણ થી સાડા છ આ રીતે બે કલાક બની જશે આપણને ચાલશે નમો વિતરા ગાય નમો વિતરા ગાય કેવ નિતરા ગાય નમો વિતરા ગાય નમો હરીહો હરીહો સિદ્ધાણ સાવણમો પંચ નમુકારો પંચ નમુકારો સવ પાપણોપલાં ચ મો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય શિવાય જય સચિદાન જય સચિય જય સચિદાન જય સચિદાન ભગવાન ના અસીમ જય જય કાર હો ભગવાનના અસીમ જય જયકાર હો શ્રી દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દા ભગવાન ના હસીમ જય જયકાર દા ભગવાનાસીમ જય જય કર હો દાદા ભગવાન ના સિિમ જય જય કર હો દાદા ભગવાનના હસીમ જય જય કર હો દાદા ભગવાન ના દા ભગવા ના સિિમ જય જયકાર હો દા ભગવાન ના સિંમ જય જય કાર હો દા ભગવા સિંહ જય જય કાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દા ભગવા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 કસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન ના કસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જય ભગવાન નાસિમ જય જયકાર હો દાગા ભગવાન ના સિમ જય જયકાર હો ભગવાન ના અસિમ જય જયકાર હો દાગા ભગવાન ના અસમ જય જયકાર દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જયકાર બા ભગવાન ના અસિમ જય જયકાર હો ભગવાનના અસમ જય અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસિમ જય જય પાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જય પાર હો દા ભગવાન અસીમ જય જયકાર હો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 જય જયકાર હો જય જયકાર હોધા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો ભગવાન સિંહ જય જયકાર બદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન જય જયકાર રા ભગવાન